આત્મા વિચાર નામના ગુણ જ નથી આત્મા એ જ પરમાત્મા છે તમારી અંદર આત્મા છે એજ પરમા છે હરેક વસ્તુ પરિવર્તનતા ને પામે એનો નામ સંસ્કાર સાયન્ટિફિક સરકમ આવી જાય પડ્યું ને આ પણ સમજી કારણો ભેગા થાય તારે પુનઃ વસ્તુ આપડા હિન્દુસ્તાન ના બધા તારે ખરા સમજે છે ખરા છે એ વાતે પણ પ્રૂફ આવી શકે એ નહીં પ્રૂફપા માટે પોરીન વાળા સાયન્ટિફિકલી થઈ જાય સાયંટેટિક તો તમારું બે અસ્તિ થઈ રહ્યા તમને ખબર ના પડે પણ થાય છે સીધી જગ્યાએ થાય છે આપને ભઈ લાગે ને આપને ભાઈ લાગે ભાઈ ભરે બહારનો ઘર કોઈ ભાઈ નઈ મારે સાપ ભઈને ભઈને ના સાપ મારે આપને માйна ખેલાક નઈ ઝેરી સાહેબ તો નુકસાન કરવા માટે નથી આવ્યા જેને નુકસાન કરવાનું છે તે લોકો માટે જ બીજા લોકોને નુકસાન કરવા આવ્યા નથી આ પોસ્ટમેન કાગળ કોને આપે છે જયારે કાગળ હોય ત્યારે કાગળ હોય તેને આપી દે બધાને કાગળ માટે મારવા જેવું નથી આજે ઘટના મારવું હોય તો મોટા મોટા ભાગ સિંહ એને મારો ને અમને મારો તો નહી મારવા જતા ને જે ગરીબ ગાય છે માર્યા છે અને પેલો ઘોર કરે તે પેલો પેલો મારવાનો ભાવ ના કરવો કારણ કે પોસ્ટ વાળા જેનો કાગળ હોય તેને જ આપી જાય બીજાને આપતા બીજું કઈ મારવા જેવું હોતું નથી બધરા બધરા ત્રાસ પામે તેને મરાય નહી બધા જીવક છે પણ એ ત્રાસ પામતા નથી અને મકાન મકાન ત્રાસ પામતો મકાન એ ભાગીને ને ભાગીને કટમાં દોડતા ગયા કટમાં કટમાં હા ઠીક છે ભાગીને એ ભાગી જાય જાતી ભાગી જાય અક્ષર છે માય ના અક્ષરી જાતી ભાગતો છે દર્તી ભાગ ભાગે છે મારી ના અક્ષરી આ ટ્રાફિકમાં છે ટ્રાફિકમાં છે એટલે ટ્રાફિકમાં તેને મારતો નહીં એક કોઈ તમારા ટ્રાફિકમાં આપણે મચ્છર એડવાજીએ તો લઈ જાય ભાગી જાય તો એને ના મારશે માખડે એડવાજીએ તો એ પણ ભાગી જ અને દૂધીયે આ બેન મારી જગન્નાથ થઈ ગયા હોય ને એવું બધું ના ચાલે બહુ રોજ મગી કરવાની કે નઈ નઈક વાર આવે ત્યારે જોડેલી તમારે જોડે લેવા દિવસ થયો પૈસા પૈસા બધું સમજાવી ભગવાને પણ બનાવ્યો તારે ભજન પણ આપડે કઈ જરાય એ દાદા એને બઉ રસ નાય મધારમાં એ યાર પરમેસ બિઝનેસ બિઝનેસ ઇન્ટરેસ્ટ કયા માટે હોય છે પૈસા માટે બિઝનેસ માટે નહી બરોબર ઇરાયતે છે ના આરે ના ખોટ ખોડ જાય તો બિઝનેસ નહી કમાય છે કે નફો આતો બને સખુર આવજે નહી ખોટે નહી નફો યાર આ તો આ કે આ દિ જલ નફો થાય તો એટલે હું કો આ ફેર જાણવા માટે આ ખરિયાર કાઈ એ નહી તારે તમને કેત છે આવજે ચોક્કસ જરૂર ડેફિનેટલી બ્રહ્માસમી છે <laughs> <laughs> આમ આ અપમાન કરે તો